લુક ની લખેલી સુવાર્તા એનો અગિયારમો અધ્યાય ની લખેલી સુવાર અધ્યાય અગિયારમો તે એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાના એકે તેને કહ્યું કે પ્રભુ યૌહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા પિતા તારું નામ પવિત્ર બનાવ तारू राज्य आओ जम आकाश में ते पृथ्वी पर तारी इच्छा पूरी तौ दिवस अमरी रोटली रोज रोज अमे आप अमरा पाप अमे मफ कर के अब पोते हरेक ऋणी ने मफ कर अमे परमा न लाओ भूंडाई थी अमरा छुटको कर ते कहु कि मित्र होने मधराते मित्र મને ત્રણ રોટલી ઉછીની આપ કેમ કે મારો એક મિત્ર મુસાફરીથી મારે ત્યાં આવ્યો છે તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી તો શું તે અંદરથી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસ્દી ન દે હમણાં બહારણું બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે હું તો ઉઠીને તેને આપી નથી શકતો હું તમને કહું છું કે તેનો મિત્ર છે તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જોઈએ તેટલી રોટલી તેને આપશે હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે શોધો તો તમને જળશે ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે કેમકે જે કોઈ માગે છે તે પામે છે જે શોધે છે તેને મળે છે અને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો દીકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે અથવા જો માતલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે અથવા તે ઇંડુ માગે તો શું તેને વીછી આપશે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માંગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે તે એક ભૂતને કાઢતો હતો તે ભૂત નીકળ્યા પછી તે મૂંગો બોલ્યો તેથી લોકો અચર થયા પણ તેઓ માને કેટલાક કહ્યું કે ભૂતોના સરદાર બા ઝબુલની મદદથી તે ભૂતોને કાળે છે બીજાઓએ તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માંગી પણ વિચાર જાણીને તેણે તેઓને કહ્યું કે જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જળ થાય છે અને તે ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે જો શૈતાન પોતાની સામૂહ થયેલો હોય તો તેનું રાજ્ય કેમ નભે કેમ કે તમે કહો છો કે બાલ જબુલની મદદથી હું ભૂતોને કાઢું છું જો હું બાલઝબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સહી સલામત રહે છે પણ જ્યારે તેના કરતા કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેના જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો તે સર્વ તેની પાસેથી લઈ લે છે અને તેની લૂંટ વેચે છે જે મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે અને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગાઓમાં વિસામો શોધ તો છે પણ તે મળતો નથી ત્યારે તે કહે છે કે મારા જે ઘરમાંથી નીકળ્યો ત્યાં હું પાછો જઈશ જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલુમ પડે છે પછી તે જઈને પોતાના કરતા ભૂંડા બીજા સાત આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ આવીને ત્યાં રહે છે અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ભૂંડી થાય છે તે આ વાત કહેતો હતો ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેને કહ્યું કે જે ઉદરમાં તું રહ્યો અને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે પણ તેણે કહ્યું કે તે કરતા જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેવોને ધન્ય છે લોકો સંખ્યા બંધ તેની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે આ પેઢી તો ભૂંડી પેઢી છે તે નિશાની માંગે છે પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહીં કેમ કે જેમ યુના નિર્વય નિશાની રૂપ થયો તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે દક્ષિણની રાણી આ પેઢીના માણસોની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેઓને દોષી ઠરાવશે કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી અને જુઓ સુલેમાન કરતા અહીં એક મોટો છે નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેને દોષી ઠરાવશે કેમકે યુનાનો ઉપળીને તેઓએ પસ્તાવો કર્યો અને જુઓ યુનાના કરતા અહીં એક મોટો છે કોઈ માણસ દીવો સળગાવીને બોયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારને તેનું અજવાળું જુએ તારા શરીરનો દીવો તારી આંખ છે જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશ ભરેલું હોય છે પણ તે ભૂંડી હોય છે ત્યારે આખું શરીર પણ અંધકાર ભરેલું હોય છે તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય માટે સાવધાન રહે માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તેને આપે છે તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે તે બોલતો હતો ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેને નોતર્યો અને તે અંદર જઈને જમવા બેઠો જમવા પહેલા તે ના નહીં તે જોઈને ફરોશી અચરત થયો પ્રભુએ તેને કહ્યું કે તમે ફરોશ્યો તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાએ ભરેલું છે અરે મૂર્ખો જેણે બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ બનાવ્યું નહીં શું પરંતુ અંદરની વસ્તુ દાન ધર્મમાં આપો અને જુઓ બધું તમને શુદ્ધ છે પણ તમે ફરોશો અફસોસ છે કેમ કે તમે ફોદીનાનો સીતાબનો તથા સગડી વનસ્પતિનો દર્શન આપો છો પણ ન્યાય તથા દેવની પ્રીતિ તમે પડતા મૂકો છો તમારે આ કરવા જોતા હતા અને એ મુકવા જોઈતા ન હતા તમે ફરોશોને અફસોસ છે કેમ કે તમે સભા મુખ્ય આસનો ત્યાં ચૌટાઓમાં સલામો ચાહો છો તમને અફસોસ છે કેમ કે જે કબરો દેખાતી નથી અને જેના ઉપર માણસો અજાણતા ચાલે છે તેઓ ના તમે છો ત્યારે પંડિતોમાંના એકેતને કહ્યું કે ઉપદેશક એમ કહેવાથી તું અમને પણ મેળા મારે છે તેણે કહ્યું કે ઓ પંડિતો તમને પણ અફસોસ છે કારણ કે તમે માણસો પર એવા બોધ ચઢાવો છો કે જે ઉંચકતા મહામુસીબત પડે છે અને તમે પોતે તે બોજાવને તમારી એક આંગળી પણ લગાવવા દેતા નથી તમને અફસોસ છે કેમ કે જે પ્રબોધકોને તમારા પિતૃએ મારી નાખ્યા તેઓની કબરો તમે બાંધો છો તો તમે સાક્ષી છો અને તમારા બાપદાદાઓના કામોને સંમતિ આપો છો કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો બાંધો છો એ માટે દેવના જ્ઞાને પણ કહ્યું કે હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે જેથી જગતના આરંભથી સઘળા પ્રબોધકોના વેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવે હા હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમ યદી તથા પવિત્ર સ્થાનની વચ્ચે માર્યો ગયો તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેડીના લોક પાસેથી લેવામાં આવશે તમે પંડિતોના અફસોસ છે કેમ કે તમે જ્ઞાનની કૂંચી લઇ લીધી છે તમે પોતે અંદર બેઠા નથી અને જેઓ અંદર જવા ચાહતા હતા તેઓને તમે અટકાવ્યા છે તે ત્યાંથી નીકળ્યો તે પછી શાસ્ત્રીઓ તથા ફરોશ જનુનથી તેની સામે થઈને તેને ઘણી વાતો વિશે બોલવાને છછડવા લાગ્યા તેના મોંમાંથી કઈ વાત પકડી લેવા સારું તેઓ ટાંપી રહ્યા